ચૈત હજાર નું થાય ચૈતન્ય વૈજ્ઞાનિક રીતે જળમાં જ વાત કરવાની સાઉન્ડ નામ ના ગુણ છે નથી આ ઓલી વાત કરે છે આ દેશના છે ઉપદેશ અને દેશના એટલે પ્રત્યક્ષ સરસ્વતી અમુક વ્રતો અને નિયમો આપ્યા છે એવા આપના કોઈ આપડે કોઈ વ્રતો આપેલા છે મોક્ષ માર્ગ માં બોલે મિનિટ પણ સીક્રેસુ નથી દાદા ભગવાને શું કર્યું છે આ લોકો શું સમજાય એમાં શું ફરક પડી ગયો ભગવાન જે આત્મા થયો ને ભૂતગલ શું એમ પાન જ આપડે એવું કેવાય નઈ વ્યવહાર માં વ્યવહારમાં કહીએ તો આ લોકો સંયમ છે ને આચાર્ય મારા એ લૌકિક સંયમ ઘણા કહેવાય કેવું લૌકિક લૌકિક લોક સ્વીકાર સ્વીકાર કરેલો વિરુદ્ધ બોલું ગુનો પૂછવા પુસ્તક માં લખેલું જ છે અને બધા વાંચે મહારાજ બધા એ જાણે છે ખોટું છોડાતું નથી શું કરવું ના છોડી શકે એ રીક્ષા માગીક્ષા આ કાળમાં કોઈ કોઈ એવો આચાર્ય નથી રીક્ષા મળી શું કહ્યું અમે બધા રિક્ષા આપી કરી ઘટમાં ચાલો ના કિંમત ગેરંટી લીધી દુઃખ કેમ હોવું જોઈએ હજા લોકો પંથ સ્થાપે છે આપે કોઈ એવો પંથ કેમ નથી મારે કશું કમાગતનું દરેક જીવો જે સુખ પામે છે અમારા બધાની ભૂમિકામાં કેટલો પૂરી ભૂમિકા આપીશ બાકી રહી રાખી પણ આપનું જે પૂદગર લઈને આયેલા અને અમારા બધાનું અમારી બધી પાત્રતા ને આપના પાત્રતા કેટલું બાકી સામાન પૂરો આપી દઉં મારે પછી ગુરુ રહેવું નથી હું કથોડ બાકી રાખું મારી પાસે ટતરાય ટાઈ ને આપું એવો વાત નથી પછી ની પેઢી સરસ થઈ જાય જૂની પેઢી નિકાલતી રીતે કરોલ થઈ જઈ રહી કાઢ્યો <laughs> અહિંસક રીતે ઉપાડવામાં આવતો ગુનો નથી આ સમજ પ્રોબ્લેમ નથી બુદ્ધિ પ્રોબ્લેમ નથી આ એનો ગુનો શું એટલે એમને કઈ પણ દુઃખ ના થાય એવી ઉપાયું છે આજ ના તારી અને કુદરત હેલ્પ કરશે કુદરત મારી પાસે દીક્ષાઓ લઈ જશે કેવો હોય આપની દ્રષ્ટિ ભેગું થાય જોવા જેવો સાચો ધર્મ કેવો હોય આદર્શ આદર્શ પચીસ અવાજ નહી આ તો બધું ઠોક બિઝનેસ ના બિઝનેસ વાળા નહીં માર્ગ નહી મળવાથી અંતરા એવા બધા છે કે જ્ઞાની પુરુષ ને ટેકો કરના જરૂર છે શું એ ત્રણ માસ ત્રણ સાધુ ભેગા થાય કાલે નવું એ ગચ કહેવાય શું એટલે ગમે તે માસ કહે છે કે ચાલે નહીં હમણાં નીચે ભાઈ પણ આ સાધુ અત્યારે વ્યવહાર પણ ખરા કંડમ છે વ્યવહાર શ્રીમદના તે નહી સદ વ્યવહાર સદ વ્યવહાર વ્યવહાર આદર્શ છે શું આદર્શ વ્યવહાર કારણ કે આટલા બધા માણસો માં લો શું છે મહાવીર ભગવાન નું મોટી વાત પરમ વિનય એ જ હતી દાદા ભગવાન મહાવીર નો જે આશય હતો પરમ વિનય એ મોટા મોટી વસ્તુ હતી હોય અને પુસ્તક ની કિંમત શું લખેલી परम विनय दादा विनय स्वातंत्री अपने विवेक विनय बनी परम विनय एट हाद વિનય એટલે સ્વાભાવિક પરમ વિનય પદ આપીએ એનાથી મોક્ષ એટલે ભાવ વડે કરે ને વડે દાદા પાસે આવ્યા પછી ક્ષણે પ્રતિક્રમણ થાય છે દિવસ માં પચાસ હોવા વખત થાય પ્રતિક્રમણ માં કોઈ વિધિ કરવાની ના હોય આપોઆપ જાય ચોપડન થઈ ગયા બધા ભગવાન નું પ્રતિક્રમ ને ચોપડન થઈ ગયા એક દોષ સુધરે નહીં તારે ઘેર પછી આપડે પૂછીએ ક્યાં ગયા હતા હું પડકમ કરી આવ્યો સાહેબ પડકમ એટલે શું કાલે બાર દિન પૂછી લાવીશ ભગવાન સચીધા છે મહાવીર ના સાસરો ભલે જો આવા થઈ જતા હોય તો એ શાસ્ત્રો મારી ના હોય એમ શું કહેવાય ભગવાન મહાવીરે જે ધર્મ ધ્યાન તો બધા એટલે બધા ખલાસ નહી થઈ ગયા છે પણ એમને આટલું શું થાય છે આર્ટ રોજ જાય ને એટલે ધર્મ ધ્યાન ઉત્પન્ન થાય ને એ બે ધ્યાન જાય તો આપડે અહીંયા આગળ હમણાં આઠ રોજ બંધ થયેલા હોય નિરંતર ધર્મધ્યાર જ હોય વળતો હોય માણસ છોકરા ને વળતો હોય ધર્મધ્યાન માં આજે મહાવીર કઈ રીતે ઉપયોગી છે આજના લોકો ને એમનો સંદેશો કઈ રીતે લાભ થાય છે અત્યારે આજના લોકો ભગવાન મહાવીર સંદેશો કઈ રીતે ઉપયોગી થયો છે માં એ વાતાવરણ શું બોલ્યા હા પેલા તા ને ભગવાન બુદ્ધ અને એનું કાર્ય કરી લેવા દો શું કુદરત ને આ વસ્તી અડધી કઈ નાખી છે કુદરત ઈચ્છા છે કે આ વસ્તી આની વૃદ્ધિ ના અધીન છે આજકાલ તે અત્યાર સુધી આ વૃદ્ધિ ચાલી આવે ઉડી જશે કઈ રીતે ઉડી જશે દાદા એ કઈ રીતે ઉડી જશે શું થશે બીજા રોગ ચાળા ધરતી બોમ્બ છે ગરીબ દેશ પર નાખે નઈ કિંમતી બોમ્બ તો શ્રીમંતો પર નાખવાના એટલે આપડે તો ભાગ સારી હોય ને એટલે આપડે એ બોમ્બ ભાગી નથી આવવાનો પણ આપણે જીઆ ચેખાડી દેશે અણુશસ્ત્રો છે તો દુનિયા આખી નો સંહાર કરી નાખશે તો કે એટલે એના માટે આપનું શું કેવું છે નાકનાથ માં નથી હો બંધુક ફોડે ને ચલો મારે એવું બને કે દરવા જેવું કઈ છે હિન્દુસ્તાન એ કશું એવું હિન્દુસ્તાન માં તો આપડે અહીંયા આગળ લેક ચાળા ને બધું ડુકા કાઢ્યા શું બધા જ પ્રશ્નો જેર્થંકર નો માર્ગ છે અરે હું જે શબ્દ બોલું છું એ શબ્દ ફરી ચેકવા જેવો ના હોય એવો બોલું છું ક્યારે પણ ચેકવા જેવો ના પડે આ સત્યાવીસ થી બોલે કોઈ પણ ચેંકો મારવા જેવો શબ્દ ના હોય મારી ઈચ્છા એવી કે મને આમ પોસાયું નહી આ બધાની વાતો બધાની વાતો પોસાઈ નઈ તીર્થકો હું તો નાનપણ માંથી માનતો હતો કે ભગવાન ક્રિએટર હોય એ આ મને પોસાશે ને તેર વર્ષની ઉંમર એક સાધુ સંન્યાસી હતા ત્યારે દર્શન કરવા જતો હતો પગ દબાવતો હતો ત્યારે એમને મને કહ્યું રાજી થઈને કે ભગવાન મોક્ષે લઈ જાય છે ત્યારે એ વાત ના બોલતો ભગવાન મને મોક્ષે લઈ જાય એ બહાર જોઈતો નથી મોક્ષ પછી તે મને વિચાર આવે ભગવાન બેસે અહીં બેસ તો પછી એનો ઓળખાણ વાળા પછી એટલે હું તારથી શિકાર નહીં કરતો મારી ઉપરી ના જોઈએ ભગવાન ના જોઈએ તેર વર્ષની ઉંમર થી ઉપરી નહી જોઈએ મારે તેથી સર્વિસે નહીં કરું એવું કઈ દેલું માથે ઉપરી ના જોઈએ ઉપરી પર આવે જીવેલો છું લાડવા ઉપરી તો આવે ના પોઈ પછી એજ એજ મેં જોયું જગત ની સ્થિતિ થી ઉભું થયેલું જગત નો ક્રિએટર ભગવાન ગુમાર નથી કહ્યું અમે અબજ માની ઉદભવ કઈ રીતે થયો થયો નથી થયા કરે છે ઉદ્ધવ થયું બિગીનિંગ કે લોકો શું બિગીની ખોર ને લો બિગીનિંગ લો બધું જોઈ ને કઉ છું આ બેન છે આની ન્યુઝ દેતી ગઈ જાવી છે એને કોણ નાથી આલે 얘는 નાટકો ગાળી આલે એટલે મેં નાટ ગાળીતાલ છી થઈ આ આ કદી કદુ કલેંગ કરવાતે આવી છે એ એ આવેલાને ત્યારે એમણે બહુ ટ્રાય કરેલો દાદા કે એમને ભેગા કરી આપી પણ મેળ ના પડ્યો આપડે દાદાને માત્ર લાગશે અને વિતરાગી વાણી સિવાય મોક્ષ કોઈ હોય નહી રાગ આપ રાગદેશ એ વાત સાચી દાદા અનુભવ ની વાત અમારે તો બહુ ભારત આજે હવે આ પજલ સોલ્વ કરી લઈએ ફરી પધલ ઉભા ના થાય બસ એટલું જનમાં શું છે એ બધું જાણી જતા હોય કે એ એને કોઈ આ ક્ષક્તિ માનો કે ક્ષક્તિ નથી ઘણા એવા મહાત્મા હોય છે કે જે આપ સામેના મનનું જે હોય એ જાણી જાય તો એ શું શક્તિ કે શું છે એ તો મે ચોખું છે ચોપડતે સતતતેને આજને આદને સતતાસ સતત બદલાય અંદર સત્યતા હોય ને પોતાના તમામ મન ના પર્યાય મનની તમામ સ્થિતિ ને સમજી શકે છે પોતાના મન મન તમામ પ્રકારની સ્થિતિ ને મન ના દરેક પર્યાય એક કે એક પર્યાય ને સમજી શકે મન થી હાવ જુદો જ રહેતો હોય શરીર નો ભેદ થઈ ગયેલો એવું બનતું હોય ખરું એમ ઘણા એવું કે છે કે સ્વામી વિવેકાનંદ જે વહેલા ગુજરી ગયા એનું કારણે એનું સ્થુલ અને સૂક્ષ્મ શરીર એ અફવા ફેલાય તી જોવા જોયે મારી પાછી અફવાઓ ફેલાય છે પારું કે વૈજ્ઞાનિક પૂછીએ કે એક જગ્યાએ હોય અહિયાં બેઠા હોય પણ બીજી જગ્યાએ પણ કામ કરે એવું બને એક જ વસ્તુ આપડા સાયન્ટિસ્ટ છે એને પૂછીએ કર્યા એટલું નહી શું કહ્યું કે ભગવાન સુઈ ગયા તા અને તીર વાયુ વાગી ચલા પોણી પાણી કરતા પાણી નતું મજુ વાસુદેવ ના પુરુષ મુંબઈમાં બુદ્ધિશાળી ભેગા થયા તા બુદ્ધિશાળી બધા એકવું દેખાડો કર્યું બુદ્ધિશાળી હોય ઘરમાં કોઈ દાડે કકડાટ ના થાય મતભેદ ના થાય એ ડિઝાઇન કબૂલ કરું છું કે બુદ્ધિશાળી નમસ્કાર કરવું હા લગર ગામ ના બુ આયો એટલે મારું મુંબઈ માં ભારે બોલું છું કારણ ભને કઈ કઈ નથી કોઈને દુઃખ દેવાની ઈચ્છા નથી શું કહ્યું કરેક ના કહું તો આ બધા ઊંધેર હશે તારે નાખું શું કરું છું મારે ભાગે આવ્યુંડવાનું મારે ભાગે આવ્યું છે પૂછો જ આવ્યું મારે ભાગ ત્રણ ત્રણ ફૂટ ધૂળ ઉડે ખસેડવાની ના ખસેડ્યું થાય નઈ રીતે એમનો પણ ફેરફાર કરવો જોઈશે ને બધા ભે ભાગ ખોરાક હોય ને આ ફ્રીજમાં મૂકેલું શાક બધું ચડી જાય મારી પાસે હોય ઘણ છે બદતકાર આપદો પુત્રો મારી જોડે છે બધા આ બધા તો ફેલાવો કરી આપે બધો રસ્તો કરી આપે પણ આપતા પુત્રો તો ખબર આપી દેબેરો સુશી રીતે કેળેલા છે એ થોડું બોલશે બે જણ મન થી જરાક દોસ્ત થયો હોય એનું પ્રત્યે આપડે કાયદો નથી બ્રહ્મચર્ય પાવ એવો કાયદો નથી આપડે તો એવો કાયદો છે આ બસ આ એક વિષય એવો છે જેથી મોક્ષ મોક્ષ બંધ થાય છે બાકી વિષયો વીસ ના થાય એટલે આ બધા લોકો મને મનમાં ડિસ્કારે થઈ ગયા તા કે આપડે તો સંસારમાં હું બહાર પાડું તમને બધા લડવું આવે હું આ ફતો બહાર પાડું તમને બધા લડવું આવે ઘરે કરે કારણ કે એમને કઈ ગુના નથી માર્યા નથી પણ ઉતર પર કરી શું કયું ઉતર પ્રયુ સૂત્ર નાન થઈ ગયું છે મૂળ તો માવી ના લોકો નું ફરી કલ્યાણ થાય એટલા માટે અમે કોઈ જાડે છે તે સ્થાપન કરીએ પણ પછી એવા સંજોગો ઉભા કે જગત કલ્યાણ કરવું હોય તો મતા બધા બધા ધર્મો નું સ્થાપન કરવું પડશે આ સંકુલ બંધાઈ રહ્યું છે અત્યારે જગત ના મથાટ કાઢવા માટે હિન્દુ સાવ કૃષ્ણ વર્તમાન તીર્થકર જોઈએ પછી માવી ની મૂર્તિ આવશે ને મૂર્તિઓ ચાર આવવાનીઓ બે છેલ્લા તીર્થંકર બે પેલા તીર્થંકર ઋષભદેવ અને અજીતનાથ આવશે ચાર વર્તમાન હોય તે જ્ઞાન નું શું નમવારી હંતા નોવારી હંતાણ જોયું ચાલ્યું છે મારા પૂછ્યું નમો હરિહન સિદ્ધ કેવાય કે હરિહન કેવાય એ સિદ્ધ થઈ ગયા બે પદ ના હોય એક માસ હરિહન બે સાથે પદ ના હોય હરિહન કોને કહેવાય જીવતો હો જેરવાન પામેલો માને હરિહન તરીકે નમો હરિહનતાળ એટલે શ્રીમંદર સ્વામી બીજા વીસ ટીપી કરો છે એનો કોઈ પરિણામ સીધો તો છે તે છે ઊંધું ફરી ત્યાં ફેરફાર થઈ ઘરો ઘર થઈ ગયું કેટલા લોકો પૂછવા ખાઈ જાય તેથી આ ફળ નથી આપ્યો ફળ તેથી નથી આપ્યો ચોપર પાણી પી જાય પછી શું થાય આપની જે વાણી છે એ વાણી માં ભર નથી હોતો બીજાની વાણી સાંભળે તો ભર હોય ભાર બોલતા હોય જયારે આપ તો ગંભીરતા બોલતા હોય જયારે આપ બોલો છે ને ત્યારે હસતા હસતા હાસ્યમય બોલો અત્યારે એકદમ ફેરફાર થઈ ગયો માલિક હોય તો માલિક જેવા હોય જો માલિક છે આ છે પોરબંદર ના અને આ છે આપડે ધાંગધ્રામાં તે મારી પાસે બંગલા મૂકીને હું ફાવે છે આજના દુકાન ફાવે ને થતું નથી કોઈ ગાળો પડે તો માર મારી જાય તો નહી સંયમ પુરુષાર્થ છે શું છે ઉદરસર નહિ હોય ને આપડો માર્ગ બધો લોકો મને કહ્યું આક્રમ કાઢતા પેલા જ કહ્યું લોકો પાંચ દસ જન તો મોટા મોટા લેખકો આવ્યા આખા દુનિયા જોડે વેર બાજુ ક્રમિક ક્યાં સુધી ચાલે જ્યાં સુધી મનમાં જેવું હોય એવું જો વાણી ને બોલવામાં આવે અને એવું વર્તન માં હોય તો હજી ચાલે બંધ છે દાદા નો સ્વીકાર કરો ને મારા શિકાર હતા હું એમને હજુ હું કઉ છું તમારે હમ પગે લાગે તો લાગે તો કેતા જો તમે દાયા થતા તો અમે તો અહીંથી ગયા તાળી હું પછી ત્યાં કૈલાસ મહારાજ હતા મારાજ કોઈ કહ્યું એમના કોઈ ખાસ માણસ એમના તેવા કહેવાય આ દાદા ભગવાન બસો ત્રણસો માણસ લઈને આયા ત્યાગર આપડે બધા જમાડજો કે પૈસા લેવા જ પરવાને ખાવું પડ્યું એમાં જમવું નથી દાદા કહ્યું છે એટલે તમે જમો છો તે પરવાને ખાવું પડ્યું શું કૈસા નાખજા ઉપકાર દુનિયાને ઠગવા કેમ છો દાદા ભગવાન